મોટા પાણી કઈ મુખ્ય પેલા છે ખાતરી થઈ ગઈ નઈ તમને સો ટકા ની સો ટકા ને સો ટકા ઘરમાં <laughs> <laughs> <laughs> જય સચીરા અમુક વખતે અમુક આવે કેમાણુ હોય ત્યારે એ સ્વપ્ન માં આવે હા હા સમગે સમયે છતાં જાય